રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક સદવિદ્યા સદર્મ રક્ષક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનુ મંગલ પ્રવચન સંત બે હાજર ચાલીસ ના આસો વુરુવાર તારીખ અઢાર દસ ઓગણીસો ચોર્યાસી હરિ કૃષ્ણ ने ने ने जीवना कल्याण भगवान दिखे अवतार तो मैं जगत को अक्षरदाया भगत मनुष्य विषय दोष पर छे। ये छे आ तो परमेश्वर कहवाये तो ये आत्मदर्शी साधु तेने संसार ने कोई पदार्थ देखी मोह ब्रह्मी પરબ્રમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન કારણ કે એની ક્રિયા એવી જ હોય એટલે કે આ મો લોકો જે માયાનો પડે એ તો આવતા જેવા જાણે છે એનું કામ જ બનતા હોય સમજાઈ જાય ને ઓ સમજાયું છે સમજવું મિત્ર અઘરું છે સમજવું સમજાય અમુક શક્તિ થોડીક હોય ભગવાન એટલે આપણને આ ભગવાન છે કે આ મુક્ત છે એમાં કઈ નિર્ણય કરવા માં કેવું ખબર પડે શું એજ અઘરી વાત છે અને સામાન્ય જીવ પ્રાણી માત્ર અક્કલ માં કોઈ અધૂરો નથી હોતાની મે તો હવા આપડે માપી લીધું પેમતા નથી એક સામાન્ય વ્યવહાર હોય ને વ્યવહાર ની વાત એમાં જોજો પાંચ દસ જણા નિર્ણય કરવો હોય તો હવ નોડાપણ હવ આંખી રાખે ગરીબ માં નિર્ણય ન થાય કારણ કે અકળ માં અધુરો નહિ ને કોઈ આ ભગવાન નો માર્ગ એને માનવી માત્ર પોતાની મેળે નિર્ણય કરે નો થાય એને ધર્મ કાંટો હોય સત્પુરુષે આ ચા પણ મને માન્યા સત્પુરુષ નો ચાલે સત્પુરુષો નું માધ્યમ હોય અને પછી આ શબ્દો માધ્યમ એ બેની હારે મળે પછી સ્વામીએ તો એવું જાડું દ્રષ્ટાંત આવ્યું કે લોક હૃદય અને એ કેણ માં મળતું આવે તો બરાબર લોક એટલા જગત નહી હોક એટલે પ્રકાશ જેને એના ઘરનો પ્રકાશ આવી ગયો એટલે મહાપુરુષો એને લોક કહે ત્યાં લોક શું બિચારા સામાન્ય લોક ને તો ખબર પડે ત્યારે ગીતામાં લોક શબ્દ લખ્યો છે મહાપુરુષો આવે એક હૃદય હૃદય એને માપતા શીખવું જોઈએ અને શાસ્ત્રો ને અરે મેળવતા લોક હૃદય અને શાસ્ત્ર ત્રણ મળતી આવે તો એ પ્રમાણ વાર નહી તો પ્રમાણ નહી એટલો ઊંડો ભાવ સામાન્ય જનતા ક્યાં કરી શકે સામાન્ય જનતા કરી જ્યાં પંડિતો પંડિતો તો ભૂલેલા હોય એ પાછું તમારે નક્કી માનવું જે પંડિતો કહેવાના એ તો ગોથા ખાવા કારણ કે બુદ્ધિ ડાપણ હોય અહીંયા ડાપણ ઋતુ હશે હા જે વિદ્વાન થયા પંડિત થયા એને આ માર્ગ ગુજવે છે સામાન્ય નહી એટલે આ વાત એવી આવીને મને આમ બેઠા બેઠા વિચાર થયો કે મારા તો બોલી ગયા પણ આ જીવ કેમ આને સમજી શકે જીવ કેવી રીતે સમજી શકે અતિશ્રદ્ધા ને વિશ્વાસ હોય તો માની પાછું હાજુ જ ખોટું છે એટલે ભૂલા પડવાનો સંભવ રેલો ભૂલા પડવાનો સંભવ રે જો આપણે આપણા ઘરમાં વિચાર કરો આવું ને નક્કીશન ઊંડા ક્યારે એમ થતું છે ખરો આપણે ગયો નાની બાબત માં હોય હવેજે જ કેટી પછી નાની બાબત માં એ ના પણ મોટી બાબત ના તો હું જે જ કેદી આ ભૂલવણી છે ભગવાન ભૂલવતા નથી માયા ની ભૂલવણી છે એમાં અવરાઈ ગ ને કીર્તન માં આવે છે ને પાછળ થી પકડ્યા પરાચર જવા પરાચર જવા પાછળ થી પકડ્યા ડો આ તો નીકળી ગયા પણ પાછળ પકડ્યા પાછા જો પણ એવું આપડે લક્ષ્મણ સ્વામી ને પૂછીએ કોઈ હશે હવે ત્યાં કેવી રીતે આવે જ્યાં પોતે પોતાની રીતે ડાયો છે હવે એને ભગવાન માર્ગ હાથ આવે જ ગયા ન આવે કોઈ પેલા ભગવાન ને રસ્તે જવું છે એને આ ઘરને ને પેલું વિચાર કરવું પડે કે હું દાપણ કરું છું એ વ્યાજબી છે ગેરવાજબી છે દાપણ નો ભાગ છૂટવો તો આવી જાવી ન હોય પ્રસાદ હું કરું નાના માં નાના હોય ને એ દાપણ લઈ જ બેઠા હોય હવે એને ભગવાન નો માર્ગ પાછો લેવો તમને પાછા ફરતો નથી હો પણ અમને દેખાય કે ડાપણ લઈ આવું બેઠા છે મને દેખાય આને એટલું દાપણ છે નાના એટલું છે નાના એટલું બોલો પછી પરબ્રમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને માયા અને માયા કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં નવાય શું પણ એ ઓળખું કઈ સાધારણ વસ્તુ છે હવે નિર્લેપ થવા જ બેઠા છે કોઈ એમ કે હું જરા કાચો છું એમ કોઈ બોલો બહુ પ્રકારના ભોજન અને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે તેમ ભગવાન ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે તથા વૈરાગ્ય છે અમને અમારું નાનું પણ યાદ આવે છોડી જમાનો એ રીત રિવાજો ને એવા દેખાતા આવું ને કઈ ગ્રહણ કરવું એવું તાન અત્યારે જો હું બોલું એટલે તમે આવો ખરા તમારા માંથી એકદણો વાત કરે એટલે બધા ભેડા નાની ઉમર માં એમ ભેડા કોઈ સારા સાધુ હોય બોલતા હોય તર્યા એટલે રહી ગયા રહી ગયા આપડે સાંભળી પણ સારો તો હું જ છું બિદાન મહિના નો હોય બસ દોડે કેવી રીતે બસ દોડે કેવી રીતે ખરેખર આજ ઘોર કરાણી મારી પણ મારામાં દાપણ કરવું હોય તો કશું રાખવું હાલે હાલે એટલે કારણ કે ટેવ પડી ગઈ જ કરવાની એટલે એ આલે કોઈ ક્ષુ આ વસ્તુ જેવી છે એકદમ ગરજુ હોય કયું ગરજુ ગરજુ કેને કેવો ભાઈ ગરજુ સ્વામી એ દ્રષ્ટાંત દીધો ભીમનાથ નું થૂમુ કયા ગરજુ ની વાત દિલકા નદી છે દરવાજો ત્યાં છે ભીમનાથ નો રેતી ઉપર અઢારસો ના સૈકા માં ભયંકર કાલ પડ્યો ક્યાંય પાણી નું બંધ નહીં ભીમનાથ એ જગ્યા તેની બોટી જવાથી ગામડાના લોકો અનાજ બહુ આપે એટલે કોઠાર ભર્યા જ હોય તે ધર્મગુરુ ને અનાજ ના પૈસા કરવા એવું નતું કાળ દુકાળ પડે વસ્તી ને દાન કરતા ભીમનાથ માં અનાજ બહુ એટલે શરૂ કર્યું થૂલું રાંધે થૂલું એટલે એમાં ઘી તેલ કે મસાલા ન હોય અમે રાંધી દેવાનો અને રાકા એવા ભેલા થાય ક્યાંય મળે નહિ ક્યાં જાય ઘટી જાય નહી એટલે આગળ દોડીને આવીને હું બે હવા કરે આ દરવાજો ઘૂલે પછી કરછો કરછો સીધે રાખતા હોય પછી તો જ્યાં આગળ ધરી ગયા તો ભાઈ ઉપરા ઉપરી પડે ત્યારે જુવાનિયા થોડાક રાજ્યા હોય હટાવો નદી નો એમાં જો પડી જોય તો ગોથલા ખાતો જાય હેઠે પણ વળી ખંખેરી ને આવેલો ધક્કો માર્યો એનું દુઃખ જ નહી લો એટલે હેઠળ જોય એનો અપમાન નહી સમજે છે કે હું જો આ ધક્કો અપમાન માનીશ તો બીજું ક્યાંય મળતું નથી કલ્યાણ એવી વસ્તુ ક્યાંથી મળે એ આ ઠેકાણે જ મળે જો કરે તો ગમે એટલું અપમાન થાય ને તો દેખાય ને અને મોઠું મળી જાય એવું પછી હવે વિચાર કરવાનો ગરજ કેવી છે આપડે વાત તો કરીએ ને પાછી વાતે દેખાય અમને આ જીવ એવા આવ્યા છે કહ્યું ન આવે શું તમે અને ખરેખર આવે બોલો ભગવાન ની ભક્તિ વિનાયકલું જે બ્રહ્મ જ્ઞાન છે તે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે વૈરાગ્ય નકારું હ ન કરવું જો આ બધું મેળવું જોઈ ને હૃદય ને દેખાય બોલો પછી સદા અકલ્યાણકારી છે એવો સદા અકલ્યાણકારી કલ્યાણ થાય નહીં કે એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવત ને ભણતા છે આ વચ્ચે વાંચે છે એટલે બધા અર્થ સમજી ગયા છો ને લક્ષવત ભણું બસ અર્થ શોધો હા તમે બધાય બ્રહ્મ સ્વરૂપ તો છો ને બ્રહ્મ સ્વરૂપ સ્વરૂપ હતા બ્રહ્મ સ્વરૂપ વિદ્વાન તો નહીંક પણ બ્રહ્મ સ્વરૂપ હતા સ્થિતિ બદલી ગઈ તો આને ભીણ્યા ગયો એમાં એટલો આનંદ નહીં લઈ ગયો એટલે આવડે બધા ભાગવત ભણે એટલે સુખદેવજી ને સ્વરૂપ તો હશે જ બધા પછી આ ભાગવત ભણવાનું જો આ એક એક શબ્દ વિચાર કરીને જો આગળ હાલે એને માટે આ કથા છે સ્વરૂપ હોય ના ચરણ ની હૃદ ને ઈચ્છા ને એટલે દાસ ભાવે થયા આપણે તો જરા કીર્તનતા આવતું હોય તો ઊંચા ઊંચા નિયમ બનવા આપડે કેટલા પાછા જઈએ મારી બા દેખાય બ્રહ્મ સુરપથી હોય એને આ નિર્માની થઈ કુક ના મખાણ ગાવા એના ગોપીઓના ભરવાડિયું સંસ્કાર એને કોઈ સંસ્કાર દ્વિજાતિ નો હતો નહિ એના ગુણગાન ગાય સુખદેવજી ગયા કઈ નઈ નાહવાની ખબર નતી એના ગુણગાન સુખદેવજી ગાય આપણે બધા એવા નિર્માની ત્યાં તો હું એ કોઈ બી આગળ ન વધે દાસ ભાવ કેળવાય ત્યારે જ આગળ જાય એટલા માટે જ સહજાન સ્વામી આ સંપ્રદાય માં પેલા નંદ નામ રાખ્યા હતા મુક્ત બ્રહ્માનંદ ગોપાલ હવે દાસ નામ રાખ્યું હવે દાસ કાઢી નાખીએ દાસ તો શુદ્ર હોય ત્યાંથી અમારામાં ડાયા ડાયા બહુ હોય નામ અધૂરું રાખે આ ક્યાં ભગવાન નો માર્ગ છે ખબર જ નથી કઈ એને તો નથી પણ આ બીજા નથી કોઈ આનું માપ કાઢતું નથી કઈ ગનતું નથી શબ્દ છે બ્રહ્માદિક ને દુર્લભ લખ્યો છે સેવા ક્યારે કરી શકે ગરજુ થાય તો કરે ને એટલે ગરજુ ઓછો પોતાને માનતો હોય ભગવાન ના માર્ગ માં નાનો રહેવાય આ તો આપણે દાદા નાના માં નાની વસ્તુ જરા અમારે સંતો ને હારી રોટલી કરતા આવડે ને એનું માન હોય લો એને આવડતી છે કોઈ દીકરી અમે કરી દેવાની જો શાક વધારતા જ હોય એનું માન આવી જાય બ્રહ્મરૂપ ભણવાની તો પછી વાત સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા ગુણગાન ગાયા કોઈ દિવસ કલ્યાણ નો માર્ગ હાચર ના આવે અને જેમ જેમ અભ્યાસ કરતો જાય અભ્યાસ ભણવું એટલું નહીં કોઈ ક્રિયા આગળ વધતો જાય એમાં દાસ પણ ખોવાઈ ગયો અભણ માં ભણ પછી ભણવાનું ભૂલી ગયો ન ભણવાનું લીધું એટલે જો એટલા વચના હું શીખવે છે દાસ પણ પણ આવતું જ એટલે દાસ પણ હું દૂર થતો જમજી ને શ્રીજી મહારાજા દાસ શબ્દ વાપર્યો છે બોલો હલો સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા તો પણ શ્રીમદ ભાગવત ને ભણતા અને શ્રી કૃષ્ણ ભગવાન તો એને મોટું દૂષણ છે મોટું દૂષણ છે આત્મનિષ્ઠા વાળા એટલે દેહ ભાવ બિલકુલ નથી આત્મા રૂપ થઈ જાય બ્રહ્મરૂપ થઈ જાય જો ભગવાન ભક્તિ ન કરે તો એને મોટું દુષણ છે આપડું છે ને ઊલ લે પછી ખંભાઉ આવે જ નહીં કીધું એને માની લીધું આવી ગયા પછી દા દ્રષ્ટાંત લીધું જ મારા જે નથી પણ લઈ એમાં વખતે એની ફાડ લાગી જાય પેઢામાં એટલે લોહી નીકળે ઈ લોહી નીકળ્યો ને એની જીભ ઉભે હવે આમાં નીકળ્યો કે ભાઈ એમાં નથી નીકળ્યું ત્યા દાંત માનવી મારસાની જેટલા માણસ એને લગભગ પોતાનું હોય આવે ને ત્યારે મારો પાછળ પૂછડી હલકી જ હોય એ જાણે ગાડી માં જ લીધું મેં નિર્ણય ગયો તારું મોટું છોલાણો એનું લોહી છે માની નું આવું બોલો અને જેને ભગવાન ની વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાન બોલો આત્મનિષ્ઠાને બરાબર બોલો એનો વિરોધાભાસ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પણ જરૂર છે ના હોય તો ભગવાન માં એનો વિરોધાભાસ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હોય તો ભગવાન માં વૈરાગ્ય વાલો હોય એની ભક્તિ કરે એને આમ રીતે રહેવું પડે અને એમ ગેટી ઘીઓ પછી જો ઉદાસ થઈ ને પાછા વાળા ગમ થાય તો નુકસાન ની થાય આત્મનિષ્ઠા હોય તો ભક્તિ કરતા ભક્તિ માં તો પદાર્થો સંબંધ હોય આસક્તિ થઇ જાય તો ભગવાન જયારે ભક્ત થાય એટલે રીતુ જાય જગત એને પગ લાગશે એને મોટો માનશે આવવા ભેટું મન આવડાવ એટલે ખોવાઈ જાય વાત જો એમ કે એ ગમે એટલા માન સન્માન થાય તો આત્મ નિષ્ઠાન વહી રાજવા જ પડે હે આ દેહને કોકે અપમાન કર્યું વર્કે સાપ દેવા તૈયાર થાય કોઈ લો વર્કશાપ આપે જ નહી ગમે હું અપમાન થાય સાપ ન આપે ગમે એટલા પદાર્થના ઢગલા થાય એ લીધો ન લેવાય એટલે આ સ્થિતિ આવ્યા પછી એ આત્મનિશાન વૈરેક તો રાખવાના રાખું નોકરી કરતા કરતા જગત માં કોઈ ને તકરાટ ન થાય પણ જો આ છું મેડિયા કરે બધાય ને થાય ને થાય પણ આ જગત તો હજી હાલે એ બધા એમાં આ સરકાર ના રાજમાં તો હાલે કારણ કે દાખલ થઈ જાવ પછી કામ કરો ન કરો કઈ નહી તમારે મજા બતાવીને લ્યો અને ખોતરી ખાઉ રાત્રિ થી લાંચ લૂંચપાત બીજું ત્રીજું તમે ખરાજ ખરો લ્યો આ ઈશ્વરને ઘેરે હાલે એમ નથી ભગત હારો કેવાનો એટલે જગત ના પદાર્થો ભોગવી જ રાખે એ ન હાલે કોઈ ઈશ્વરને ઘેરે ન હાલે જો ના પાડી આત્મનિષ્ઠા વૈરાગ્ય વાંધા જોઈએ હમલદાર બધા બ્રહ્મરૂપ થઈ ગયા એટલે વાંધો નઈ પણ એને જ પાછું રાખવું બ્રહ્મરૂપ થઈ જાય તો જો બોલો જેને ભગવાન વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાન ને વિશે હોય તેવી બીજા પદાર્થ ને વિશે પણ પ્રીતિ થઈ જાય માટે ભક્તિ ને પણ મોટું દુષણ છે અને જો આવો પરિપક્વ ભગવાન ભક્ત હોય તેને તો ભગવાન યથાર્થ સમય જાણ્યો છે માટે તેને તો પરમેશ્વર વિજુ સર્વે તુચ્છ જણા છે તે સારું કોઈ પદાર્થ તે મોહ પામતો નથી માટે આત્મનિષ્ઠા વૈરાગ્ય ભગવાન ને વિશે ભક્તિ હોય ત્યારે કોઈ જાત ખોટ ના કહેવાય પણ આપડા ખોવા નવા પેલા રાખો અને એવો જે હોય એ તો ભગવાન નો જ્ઞાની ભક્ત કહેવાય એકાંતિક ભક્ત કેહવાય અનન્ય ભક્ત કહેવાય મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં ઉગમણી દ્વાર વરડા ની ઓસરીએ ડોલિયા ગાદી તકિયા બિછાવી ને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પ रातावधी आगदा ने दुकड़ लाई सत मंडल विष्णु पर गाता की आज तो अमारोटा मोटा सन्त ने प्रश्न पूछवा એમ કહીને પ્રથમ આનંદ સ્વામી ને પૂછતા પુરુષ હોય તો પણ પોતામાં ગુણ હોય તેને જ દેખે અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ગણી છે તો પણ પોતાના અવગુણ દેખતો જ નથી અને બીજા હરિભક્ત ને વિશે ગુણ ત્યાગ કરીને કેવલ દોષ જ દેખે છે એનું શું કારણ હશે જેવો સૂજ્યો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્ન નું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે જે આ જન્મે અથવા કોઈક જન્માન ને વિશે એને કોઈ એક મોટા ભગવાન ભક્તનો અપરાધ કર્યો છે એ પાપે કરીને એની બુદ્ધિ દોષે છે માટે એને હરિભક્ત ના દોષ તૂજે છે અને પોતાના દોષ તૂજતા નથી એનો ઉત્તર છે પેલું સમજવાનું ના આપડે એકબીજા નો વાંક કાઢે તો હું સમજવું આવડા નું આપડે છે આવડા નો તો હજી આવું છે એવા અહીંયા વરસ દાડો છ મહિના બે વરસ ત્યાં જે આવ્યા હોય ત્યાં ડાજ થઈ જાય બરાબર ભગવાન ના ભક્ત ના અપરાધ કર્યા છે એ પાપે કરીને આસુરી બુદ્ધિ વાળા ને પોતાની ભૂલ નો ઓળખ બીજા ની ઓળખતી હોય છે ઓલું આમ કરે છે ઓલું આમ કરે છે ઓલ્યો આમ કરે છે આ મહારાજ કહે છે આમાં હવે આપણા મનમાં વિચાર કરી લઈએ અને કેદી દેવી પ્રકૃતિ હોય તો છોડી દેવી ખબર બીજા ને પોતા કરતા અધિક માની કે રાત્રે તમે એના ખુવાટુ લાંબા થઈ જાઓ અને ઊંઘ આવે સંકલ્પે ચડી જાવ અને પછી એમાં કોઈ આજમબોર ન થાય તો તમે મહાપુરુષ આવડા ને કોક ના થતું હોય છે કે નહીં થતું હોય કોઈ ને મને પોતાને થાય એવું જાણું કારણ કે તમારે કાંઈ બીજું કઈ નિષ્ફળ હોય તો થોડું હોય કોંગ હોય તો હોય તો શું કરો જન્મ પાઠ કરીએ હા એ તો બરાબર પણ જન્મંગલ ના પાઠ કરતા કરતા બીજું કોઈ આગળ એ ભગવાન ભૂલાય અને આ જમ્બો વધી જાય અને ઊંઘ લાવવી હોય એક ઉપાય થાય એનો જીભનું ટેરવું ટાળવે લગાડવું ટાળવે લગાડી પછી ભગવાન ના મંત્ર નો જપ કરવો પણ જીભ ના ટેરવા ને ત્યાં ક્યાં રાખવું ત્યાં દેખાવવાનું તાળવે રાખવું અને જપ કરે તો હું ગઈ લેસંધાન એટલે ખીર થાય ખીર થાય એટલે હું ગાવે આ જૂની વસ્તુ છો કે નાનપણમાં અભ્યાસ કર્યો છે હા એ તો કોક કોક દીજ હોય કામ કામને વેગે ચડી જતા હોય ને ત્યારે ઊંઘ આવે નહીં ટેરવું અડવું જઈ આખી જીવન ટેરવું એટલે વૃત્તિ રાખવી પડે થી કરવી પડે પછી બીજું નાસિકા બે વૃત્તિ આ નાથનું ટેરવું આંખની વૃત્તિ ટેરવે જ રહેવી જોઈએ ટેરવા પડી નહી આંખની વૃત્તિ નાસિકાના ટેરવા ઉપર અંધારું હોય કે ન હોય આંખ ને મળવી જોઈએ મળીને ટેરવા ઉપર વૃત્તિ લાવે સ્થિર વૃત્તિ થાય એટલે સંકલ્પ વયા જાય ના જૂના સાધુ ની રીતિ છે એ આગળ પછી તો ભજન જ થાય ઊંઘ આવી જાય જાય ને સમજ થઈ ગઈ પણ આ એકાગ્ર કરવાને માટે આ બધા સાધનો છે પણ આજે કોઈને કઈ વૃત્તિ એકાગ્ર કરવાની જરૂર નહીં ને ઊંઘ જરૂર ખાઈ એકાગ્ર કરવાની જરૂર છે આ બધા સ્થુલ દ્રષ્ટાંતો પણ અભ્યાસ માં જોઈએ તો હાચા છે પ્રયોગ કરી જોવા અનુભવ છે હા એમ કરી જોવા જવાશે પેલા કરતા બઉ એવું ઘણા સાધને કરીને ભગવાન પમાય છે ત્યારે તમે એમ કેશો જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરી ને છે તે જયારે એ ચાર સાધને भगवानी प्राप्ति थे कल्याण नित्यान स्वामी बहुत नहीं पी श्रीजी महाराज बोल कल्याण तो एक भगवान आश्रय कर अति समर्थ है आज्ञा ने ब्रह्मादिक सम्र देव पाड़े તથા કાળ મા જે બ્રહ્માંડ ના કારણ તે પણ ભગવાનના ના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી એ જ ભગવાન ના લક્ષણ છે ભગવાન ના લક્ષણ લક્ષણ આશરો કલ્યાણ માં ને આશરો કે નહી હોય બી કરવાનું ના રહ્યું એમ લખ્યું ધર્મ જ્ઞાન વૈરાગ ને ચારે સાથા તો એ કઈ કલ્યાણ નઈ નથી થવાનું એક સાથે આશ્રમ આશ્રો આવી ગયો ને બધા આપડે બોલવામાં બીજી રીતે ગમે એવું દુઃખ આવ્યું હોય તો એ બીજો સંકલ્પ ન થતો હોય કઈ આશ્રો કહેવાય બરાબર લીધો એમ કે પછી ધર્મ જ્ઞાન ભક્તિ જરૂર નથી એમ કે આપણે એને કાંઈ જરૂર નહીં જો કોઈ સંકલ્પ ગમે એવા અંતકાળને દુઃખ આવે સંકલ્પ ન થાય આ દુખ મારું ટળે એવો સંકલ્પે ન થાય એવો આશરો આશરો કેવાય નથી બઉ કઠન પાછા હંમેશા તમે બોલો છો નિર્વિ કલ્પક ઉત્તમ નિશ્ચય તવક અને શામ બરાબર પણ છે કે ને બોલવાની વાત બરાબર છે આ જો હોવો જોઈએ ને આ અભ્યાસ માટે તરત ખબર ન પડે એમાં તમે બધા એ તો હારું છે નહી તો અમારે જોઈએ ન હોય તો અમે તો બે પકડ્યા સંસારે ગયો અને આવું લાંબ્યું નહી શું અમારે આ સુખ દુઃખમાં એ માની કે મહારાજ ને આ કે સંતો માપરાજ ને હંભારી એમ ન ફતે અહી પતે જ નહીમકેશિયા નો તો અર્થ જ મોટો છે પછી કોઈ વસ્તુ યાદ જ રહેતી નથી જગત ના ગમે એવા દુખાયેલા હોય ને તો ભોગવી લે ભગવાન ને ન કઈ કા દુઃખ થકી રક્ષા કરી દેવ સૂર્ય ચડાવે ભગવાન બરાબર કેવું પડે પણ એ અંગ કેળવું કઈ થોડું આવે કેમ રેવાય કિતા ભગવાન તો અમારે છોડે કિતા વગર એટલે જો કયું તો એને આશરો નથી વીસ વર્ષ નો છોકરો થાય હે એ બાપ ની આગળ ઠહક ના કરે બાપા મને પરણાવો ને પરણાવો ને કારણ કે બાપાને જ ખબર છે કે પરણાવું હોય અને કરે નાનું જોખ વાંચનું હોય એ ક્યાં સાંભળી ગયું ના ને બાપા મારો લગ્ન કરશો ને એ ક્યાંય તો જ કરે ને ન કરે એમ ને આપણે બધા અજ્ઞાની રક્ષા કરજો એ શબ્દ બોલ્યા એટલે આપણે અજ્ઞાની એને ઓળખ્યા જ નથી આ તો સ્થિતિ દેવાર છે સામાન્ય આપણે બોલીએ છીએ કઈ પાપ નથી બોલવું જોઈએ હજી તો આપણે બાળક લેવા જઈએ એટલે એવું જ બોલવું પડે પણ ભક્ત ની સ્થિતિ ની દ્રષ્ટિ કલ્યાણ તો એક ભગવાન ના કરીને જ છે પણ ભગવાન છે તે અતિ સમર્થ છે અને તેની આજ્ઞા ને બ્રહ્માદિક સમગ્ર દેવ પાડે છે તથા કાળ માયાદી જે શરીર બ્રહ્માંડ કારણ થી પણ ભગવાન ની ભગવાન ના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે જો એને આપણે કોઈ જ બ્રહ્મા કોણ કેવાય મહેશ કોણ કેવાય આ એ ન જાણવાનો પ્રયત્ન કરતા નથી તો પછી આ સ્થિતિ આવે જ્યાં તમારે ત્યાં ફોનુ લેવા આવે અને જોખવાનું તમારું હોય હોય ને ટોલા એ પિત્તળ ના હોય એને બદલાઈ દઈ દો લઈને લઈ દે જેનાથી આ જાણવા શીખવું જોઈએ ભગવાન એટલે કોણ અને બ્રહ્માદૂત એટલે કોણ એને જ કોણ જાણવા નો પેલો પછી તો એનું માટે ભગવાન નો ભક્ત હોય તેને એ ભગવાન ની આજ્ઞા છે તે દ્રઢ કરી ને માનવી એજ ભગવાન ના ભક્ત લક્ષણ છે તે સારું સાધન સર્વેથી દ્રઢ કરીને રાખવા એટલે એક ભગવાન વચ્ચે કલ્યાણ છે અને એ સાધન છે એ તો ભગવાન ની પ્રસન્નતા ને અર્થે છે સાધનો નો અર્થ શો સાધનો ખેડૂત ખેતી કરે ખેતી સાધન રાખે કે નહી હા કે રાખે બીજા સાધનો રાખે શા માટે સાધનો અનાજ ઉત્પન્ન કરવાને માટે ધર્મ જ્ઞાન વૈરાજ ભક્તિ આ સાધન છે શા માટે ભગવાન નહીં ભગવાનને પ્રસન્નતાને અર્થ કલ્યાણ પ્રસન્નતામાંથી સાધનમાં નથી શું સાધનમાં આ ખેડૂના સાધન એને ઘરમાં આવડવી જ રાખે વાપરે નહીં એટલે અનાજ ઘર માં આવી જાય ને ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ તો સાધનો જ કલ્યાણ શનાથી તો કે એની પ્રસન્નતાથી એની પ્રસન્નતા થાય જેમ તો કે સાધન રાખો એટલે પ્રસન્નતા સાધન રાખો ધર્મ જ્ઞાન વૈરાજ ભક્તિ એટલે ભગવાન ની પ્રસન્નતા થઈ એ પ્રસન્નતા થઈ એનાથી કલ્યાણ થયું ધર્મથી નથી જ્ઞાન થી નથી વૈરાજ થી નથી ભક્તિથી એ નથી જો સાધનો થયો સાધનો અનાજ બને હા કેળું અનાજ અનાજ ન હોય તો હાથે ને ખવાય પણ આ તો બઉ મોટી વાત છે ને ક્યાંય સાંભળી ન હોય એટલે જરા ઉથડતો લાગે હા સરવાળો તપાસો તો બીજું કઈ કલ્યાણ કેવળ પ્રસન્નતા માં પ્રસન્નતા થાય આ સાધનો અને એ સાધનો નથી તો પ્રસન્નતા નથી પણ પ્રસન્નતા સાધન વિનાય થઈ જાય સાધનો વિનાય પ્રસન્નતા થઈ જાય પ્રસન્નતા થાય એટલે કલ્યાણ જોઈ લ્યો હવે જૂના ભક્તો ઉપર સાધન ક્યાં કર્યા હે કુજા નું સાધન શું હે એક ના તપાસ સાધને કરી પ્રસન્નતા પ્રસન્નતા નિમિત્ત અને નિમિત્ત આવી જાય તો અચંતા થઈ જાય નહીં તો આવડા ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ કરો એટલે પ્રસન્નતા થઈ જાય અને ઈવરા ન કર્યા અને આકસ્મિક કારણ ઉભું થઈ ગયું તો પ્રસન્તા થઈ જાય આકસ્મિક કારણ ઉભું થાય એમાં પ્રસન્નતા થઈ જાય શું મને ભૂલાઈ જાય છે ટેકો દેતો નથી એક આનું શું નાનું શું નાનું શું નરસિંહ મહેતા ની જેમ સમર્પણ ભાવ આપી દઈશું શું કે આપડે નરસિંહ મહેતા ની જેમ સમર્પણ ભાવ એમ ધ્રુવૈયા ઈ અમારા ઉંમર નરસિંહ મહેતા નું નો ચાલુ એ તો બિચારા સાધન કરતા શું કઈ બચ્યા કે એનો ઉદાસ મથ આમાં ધ્રુવ ની ઉમર મારા ભાઈ છે હું કઉ મથા થઈ ભક્તો એ ગણાય વાત એ કઈ કરી શીખ્યા નથી ધ્રુવ તો ગપ કર્યું અને આ કર્યું એને તો કર્યા છે આ તો ન કર્યા હોય એને બતાવવું હોય અને એની ઉપર હલો હલો તમે આ ઋષિ ઉપર કોઈ વિચાર કરો હ અને તમે ટેકો દેવા આવો એ કેવી રીતે ટેકો હાલે મહારાજ ને વાંધો નહીં ને પુસ્તક ખરીદી દેતા ઊંચા ભાવ ની મારે વાત જ કાઢવી જોઈએ ને એ પાછા કોઈ ન જાણે એમને હવું જાણીએ છીએ તમે જ વિચાર કરો ધર્મ જ્ઞાન વૈરાગનો શા માટે કલ્યાણ માટે કલ્યાણ માટે કોઈના ગળા ઉતરે નઈ એટલે હું પેલો મૂર્ખ છું થોડો ના ના જેટલું હમજે વાત કાઢું એટલે મગજ કસવો જોઈએ આવું હમજી એમ નથી સમજતા એમ જ એ કયા અધૂરો નથી એ કયા અકલ્પ એને આવક બાદ બંધ જ ન બે પેલા વાત કઈ છે એ પેલી મગજમાં ઉતરવી જોઈએ ને ભાઈ આ તો ભગવાન ના ઘર ની વાત છે ભાવ ને ન મા જ્ઞાન વૈરાજ ભક્તિ અને છોડી દે અને પ્રસન્નતા મેળવવી ઈ ક્યાં સાધ ને જોશીભાઈ અહી ના દ્રષ્ટાંતેવાય એટલે એને મંડો વણવા તો એ ક્યાંથી મેળખાય તમે સમજો ને જરૂર પ્રસાદ માન જે મૂળખાય છે ને મારા આવી વાત ન કાઢવી દેલ આ તો છે ઊંચા ભાવ વાત ભાઈ આને જાણી છે એમ કેમ જોશી ના બાપા નથી આમાં તમારું કામ છે કઈ હા કે હું જાણું એમ થઈ ગયું ને હવે હું જાણું છું કોઈ મતલબ ભગવાન છતા ર આ વાત સમજાઈ ગઈ એને બોલો હાલો પછી શ્રીજી મહારાજ બ્રહ્મા સ્વામી પૂછતા હોવા જે આ દેહ જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે જો એ કોણ હવે નક્કી કરી લો તો અમારી ઉપર નાખી દીધું બધા મને નથી બોલવા કારણ કે જીવ છે એ તો નિરાકર છે એમ ક્યાં દેખાય છે એલા કોઈ નહી બોલો બોલો ભાઈ સાકાર કે નિરાકાર છે બરાબર બરાબર બોલો ભાઈ જોવા છે અંગે અમારે કચરા ભાઈ દઈ દીઠ કરો એને ક્યાંક નિરાકાર કહેવાય નઈ એટલે કે સાકાર કહેવા કેટલી વાત મનન કરવા જેવી છે અભ્યાસ કરવા જેવી છે વગર અભ્યાસ થઈ દઈ બોલો દીવ સાકાર છે બોલો પછી બ્રહ્માંડ સ્વામી કે દીવ તો સાકાર છે જો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જો જીવ સાકાર હોય તો તે કર કે યુક્ત થયો ત્યારે ભગવાન કલ્યાણ ને અર્થે તે જીવના બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણ તેને સૃજતા હવા તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ સૃજવાનું શું કામ છે ને ભગવાન માટે એવી રીતના ચૈતન્ય વસ્તુ છે અને અનાદી અજ્ઞાન રૂપ એવું જે કારણ શરીર તેને યુક્ત છે અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણી ને લોા સાથે ચોટી રહે છે એને જીવનો પણ ચોંટવાનો સ્વભાવ છે માઇક એવા જે સ્થુલ અને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોટે છે જીવ સાકાર છે કે નિરાકાર એના વૈશ્નમાં જ્યાં લઈ ગયા કઈ પાછી વાત આવતી જવાબમાં વાત માં કઈ બહુ ન હોય દેખાડું સાથી જે પ્રશ્ન હોય એનો ઉત્તર તો આવી જાય ને કે ભગવાન ભૂલી ગયા છે ભૂલે લઈ ગયા ફેરવા વાંધો ઈ ફેરવાન રા તમારે પેલું સમજવું જાય આવડ તો ઠીક ઇન્દ્રિયો મન પ્રાણ ને સર્જાય ન્યા પછી સમજ માટે એવી રીતના શાસ્ત્ર વચન ને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને તો સત્તા માત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે તો બરાબર અને અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કારણ શરીર તેને યુક્ત છે અને જેમ ચમક પણ હોય તે લોઢાને તાણીને લોટી રહે છે અને એ જીવ અજ્ઞા ને કરીને તે શરીર ને વિશે પોતા પણ માને છે પણ વસ્તુ ગતિ તો એ જીવ શરીર જેવો નથી શું જીવૃમાં જીવ સ્વરૂપ સાકાર તો નથી પણ સાકાર ના આધાર શકતો નથી સાકાર નો બોલાય બોલો જીવ નું સ્વરૂપ તો સત્તા માત્ર છે પણ એને કઈક આધાર જરૂર પડે સત્તા માત્ર કયું પણ સાકાર નિરાકાર બોલ્યા જ નથી સત્તા માત્ર કયું શાકાર નિરાકર ચમક નું દ્રષ્ટાંત દીધું શું દીધું ચમકમાં લોઢું છે ચોટી જાય લોઢુ સેજે ચોટી જાય જાય બોલવામાં ભેર પડ્યો આમાં લખ્યું એમનો બોલ્યા જો જીવ ચોટી રે ઓલો નથી ચોંટતા ઓલ્યા આ તો જવર છે એને ચોંટવાનો સ્વભાવ ગયા ચોંટવાનો સ્વભાવ તો જીવ નો છે આ એમાં ચોંટી રહી ઓલું તો એવું ચુમ્મક આમ આવ્યું એટલે લોઠા ખેંચે છે પછી ચુમ્મક એને ચોંટી રહી શું એને ચોટી રે તણો ચોંચવું પાડવામાં કેટલાક પ્રયત્ન કરે તો માન નોખું પડે આ જીવ માલી પાઠો છે એ આમાં ચોંટી ગયો ઇન્દ્રિયો અંતાકરણ કારણ છે એવો ચોંચ્યો કે નોખો પડે જ નહી તમારે નોખો પડતો જ નથી હવે એને નોખો પાડવો હોય તો જેને નોખા પાડ્યા એવા મહાપુરુષના જોગમાં આવીને એ રીતે રહેવા શીખે તો આવડા નોખા પડે ને નોખા ન પડે કોઈ બી આ એમાં વળગી રહ્યો જો આપણે આટલા બધા બેઠા છીએ નાનું છોકરું હોય એની પડખે રડવા માંડે તો એનો બાપ એની આપણે બેઠા હોય તો આપણે કંટાળીએ લીજો એનો બાપ કઈ કંટાળે નથી કારણ ઈ ચોંટી જ ઈ કોઈ બી ન કંટાળે અને તમે બધા બેઠા હોય એ છોકરામાં નો ચોઈ ગયા હોટલે તમે કંટાળો જીવ પ્રાણી માત્ર આ પંચભૂત બે ઇન્દ્રિયો અંધકરણ એની હવે જીવ ચોઈટો છે હવે એને ભોગ નોખા પાડવા જાય તો પોતે મરે હામો ઘણી છોકરો મરી જાય બાપોય મરી જાય જોવા હત્યા કરે છે ને ગણાયમાં એને કોક કઈક કહેતો આવડો બાંધવા તૈયાર થાય અને બીજા બના કોક ગાયોંધો હોય તો બાંધવા જાય માની ન મારું એટલે ચોંટી જવા જીવ એમાં ચોંટી જાય નથી જોઈયા તમને ગ્રસ્ત તો બઉ અનુભવ હોય સગા સંબંધી તમે ચોંટો છો ઇવડાઈ નથી જોઈ દયા ભંજના દીકરા તમારામાં નથી જોઈતા તમે એમાં જોઈતા પરળાવો છોકરા ને એટલે ઓલી બી માં ચોંચો હોય મામા નો ચોંચ્યો હોય એ ઉપલબ્ધ રાખે એ વ્યવહાર રાખવાની ખાતરો પછીવામાં એનાથી છૂટો પડી શકતો નથી આ ઊંડાણ માં તપાસો તો લગભગ એવું છે લ્યો એ છૂટા નો પડે પછી દેહ ની હરે ઇન્દ્રીઓની સાથે અંધ આ જીવ ચોટી ગયો એને સુખે સુખ એને દુઃખે દુઃખ ચોટી ગયો જીવમાં તો કોઈ દુઃખ નથી એ દુખ આવ્યું ક્યારે કે આમાં ચોંચવા જ્યાંથી આવી ગયો હાથળથી કરી દેજો ઠેક્યો